ત્યાં આગળ કરો ભગવાન તમને એમ લાગે છે કે આપણે મૂર્તિ ની કરીએ છીએ મૂર્તિ શું કરે છે મૂર્તિ શિકાર નથી કરતી શું કહે છે મૂર્તિ શિકાર કરે એવું લાગે છે ને ભાવના પરોક્ષ પ્રત્યક્ષ ને મોકલે છે શું કહે પરોક્ષ આ તાર ઉર જગ્યાએ પહોંચે છે એટલે તમારા હાથમાં પહોચાડે આટલું જ સમગ્ર માં જાય આ જગત માં કશું સમજવા જેવું બાકી રહે એટલે મૂર્તિમાં આપણે આપણે આત્માના દર્શન કરીએ છીએ જે ભાવના કરો એ ભાવના તમને તમને સમજણ સીધી ડિરેક્ટ નહીં સમજ હોવાથી પોતાની અંદર આત્માની સમજણ નહીં હોવાથી તમે આ રીતે કરો છો તે આમ છે આવી રીતે પકડાય છે પેલો પકડે છે પણ આવી વિરોભાસ કરે વિરો ના કરશું કારણ કે એ લોકો બિચારા છે એને ભાઈ કથાઈ માં ઉતરે કથાઈમાં ઉતારવું હોય તો એ પણ ગુનો છે આપડો પાછું બત્રીસ સિદ્ધાંત ના જાણકાર એમ કે જાણકાર છે ને એ જ જે બત્રીસ સિદ્ધાંત ના જાણકાર છે એ અમને આવું કે છે કે અજીવ છે તો જીવ મૂર્તિ છે એમાં તમે જીવ જોશો તો મિત્ર તો થશે આપણે લેવા દે ને આપડે તો આપણને શું ફાયદો થશે એ જોવું તમારે જો અને મૂર્તિ ની આ જો સિદ્ધાંત સમજી ગયો કે તમને પોતે મોમેન્ટ પોતે જ છે મૂર્તિ ની અંદર ગયો છું હું બહાર ગયો છું એક તો રીતે આપડા અહીંથી બે ત્રણ ભાઈ જઈએ આમ ભાવો છો આમ ક્યા એ પોતે સ્વીકારતા નથી કારણ કે તો વિતરાગ એ વિતરાગ એમનો ધંધો છો મૂર્તિ નો વિતરાગ અર્થ એક દેખાડો મારો એટલે સો ગણા સામા મળે એક પુલ નાખો સો ગણું શીખાય એક મળે પછી એક ના વધારે કેમ મળે દાદા કોણ તીર્થન કરે એટલા માટે વિતરાક વિતરાક તો મનુષ્ય હોય જ્ઞાનીઓ હોય અમને અમને અમારી માં ના મળે અહીં જે ભાવના કરી પરોક્ષ ભાવના થઈ એ પોતે સ્વીકારતા નથી માટે આપડા ને સીધું પહોંચાડે વાળા મૂર્તિ ને શું સમજે બિચારા તો અને એને મૂર્તિ મૂકી અને કોની મૂર્તિ મૂકી ભગવાન મૂર્તિ મૂકી અને મૂર્તિ મેં આપડે તો બની હતી શું કર્યું ત્યાર સુધી ત્યાં મેમ્બર કે છે કેવું આમ ફરી દેખાય બસ મૂર્તિ એની આ સમજણ માં એમ કે છે મૂર્તિ એને આમ સમજે આંખે ચિત્ર મૂર્તિ કે દેખાય બધી મૂર્તિ એટલે બધું આખી દુનિયા મૂર્તિ ભજે છે ભગવાન મજા એ બી છે જો કદી આવડી કામ કાઢી નાખે એવું દર્શન કરતી માનશો પેલું એક બીજો એમને પ્રશ્ન બધા પૂછે છે કે તમે મંદિર માં તો એના હિસાબે હિંસા થાય તો ત્યાં તમારે કેમ દેવાય છ કાય ની હિંસા થાય છ કાય ની હિંસા થાય એટલે કેમ દેવાય જ્યાં હિંસા ત્યાં ધર્મ નહી એમ કે છે આ તો ધર્મ કરવા જાય છે ગુનો કારણ કે મૂળ જગ્યા ઉપર હતું એને તોડ્યું એટલે એનો એનો જીવ હજી થયું ગુનો આનો ગુનો મને પાંચ રૂપિયા પાંચ રૂપિયા મેં થોડી દેલો ભગવાન થઈ મૂક્યો તો સો રૂપિયા મને મળ્યા પણ એક વ્યવહાર થઈ ગયો પછી બધા ફૂલ તોડી ને ચણાતા જાય એમને ભાવના ના થાય ત્યાજ્ય હોય આચાર્ય ત્યાગી ક્યાં દ્રવ્ય ના હોય તો ચઢાવતી હોય બીજું ક્યાં હોય તો એ ભાવના કેમ કેવાય એ જયારે ચડાવતા હોય ભગવાન તે વખતે એનો ઉપયોગ બીજે ઠેકાણે હોય તો ભાવ ખાતે લઈને ભાવ થી લઈને આવ્યો ભગવાન કેવું કહે નથી એનો લાભ છે આ બધો કોઈ એ વાંધો નહી ઉઠાવ્યો જોવારે બોલવું ના જોયું પુસ્તક માં તો લખ્યું છે કે મૂર્તિ નથી માનતા એ બઉ ભયંકર જોડે જોડે એવું તમારે બોલવાની કઈ જરૂર નહી અમારે માટે બોલવું પડે હું હું હિસાબો ને ભોગવે આ ભગવાન થી વિરોધી માર્ગ ચાઢે છે ભગવાન નો એનો લાભ રહેશે બાકી વધારે વધારે કસાઈ જોવા જાવ આખી દુનિયામાં તો થાનેક વાત આખે દુનિયા માં કસાઈ વધારે વિરાજ ના થઈ કહેવાય ભગવાન ના વચ્ચે ઉઠાપે એટલે તો વિરાજ ના થઈ કહેવાય ને કયું વચન એવું કે છે કે ભગવાન એવું તો કયું નથી ને જળ માનજો ભગવાન તો બોલે જ ને પણ આ જે બોલે એ ગુનો છે એ વિરાજ ના છે એમાં એ આપડે પડીએ નઈ ને તમને મુશ્કેલી અમને તો જવા જ નથી મળતો કેવી રીતે જઈએ જવાજ નથી મળતો દર્શન કરો કે ના કરો એવું તમને કેતો નથી વધારે હોય તો અનુભવ હોય તો અનુભવ હોય કોઈ અનુભવ છે કચાઈ વધારે નિયમો પાડવા બઉ સુંદર છે પછા છોડીત થયું નથી કરોડું છું ભગવાન ની મૂર્તિ નું દર્શન કરતો નથી તો કસાઈ થઈ ગયું વધારે કસાય છે જાગૃતિ વધી જાય છે અમે કહેવા માંગીએ છીએ અને ભાવના છે કઈ જે મંદિર બંધાવાનું છે ને મંદિર માં બેસવું નથી દાદા ને બેસવાની દાદા ને મૂર્તિ જોઈતી મને જે હરી ગયો છે તેનું કામ થશે મને જેને જોયો નથી તેનું કામ જ કયો સવાલ નથી મને જેને જોયો છે મૂર્તિ કામ આપે એટલે એનું તો આપડે આજ હતું રાવણ એટલે કોણ કેવાય વિદ્યાધર કેવાય રાવણ તો શું કેવાય થાય ઉલાસ તો બધો ત્યાં થશે વેરાસર માં ત્યાં મંદિર માં ઉપાસ માં જશો નહી તો મા સતી ઉલ્લાસ જશે તમને નહી થાય એવું નહીં માનસિક ઉલ્લાસ કહેવાય છે તમારો આવરણ બેદી હોય આવરણ બેદી ને આત્મા ને પહોંચાડે છે તમારું એક આવરણ બેદી આવરણ બેદી સમજાય માટે હું તમને કઉ છું કે આ સારું ખોટું કેવા માટે નથી કેતો હું સમજાવ જેટલા કર્મ ઓછો થાય હલફો થાય એટલા કરી લેજો એક સમજ નહી સમજે દિવસે સંસારથી પરિભ્રમણ ચાલુ રહ્યા જન્મ પરમાર થાય તારે સંઘ સમજાય ચમત્કાર દેખાવે હેરાન ના કર્યા હેરાન કર્યા ના કર્યા જન્દુ બહુ હેરાન ના કર્યા હેરાન એ તો એ પોતે નૌકા નૌકારી નૌકાર આઠમા ઉપર ના કર્મ કયા કહ્યું ને કે જયારે પરિપક્વ થાય આપણે એને મેરે કર્મ પાકી ને ફળ આપે પછી બે કર્મ આપે કોડું આપે કો મીઠું આપે કડવું ફળ આપે કે આપે મીઠું મીઠું આપે ને પુન નું પૂન નું કર્મ હોય મીઠું ફળ આપે પાપ હોય ગમે ભૌતિક જગત માં મીઠું જ ગમે ભૌતિક જગત માં તો બધાને મીઠું જ ગમે ને કડવું ગમે દુઃખ છે કેટલાક માણસ છે આ બધા દુનિયા દુનિયા તારા તારા કડવું કાડવું ચોક્કસ ને કડવું ગમે છે દેવું ગમે છે ને કડવું ગમે છે દેવ ગમે ચોક્કસ ને કડવું ગમતું છે પ્રશ્ન છે એમાં શું સત્ય છે સંતો એમ કે છે કે સંતો ભગવાન પાસે હમેશ દુઃખ ની જ માગણી કરે છે તું યાદ આવ ના પડીએ સુખ આપી તમ બજાર માં જઈ અને ફરી કાઢીશું દાનસિંગ ને દાનસિંગ ને બધું ફરી ડાન્સિંગ ફરી ગયા ભાઈ બંધ મજા આવતા દુખ સંત પુરુષ દુઃખ માંગેલું ભગવાન પર કેટલી દુઃખ હાલ આવે ને ભૈમ આવે પછી એક અનંતવતા ઉધી ભટક ભટક ભટક ભટક ભટક ચાર ગતિમાં અને જેમ ભજીયા તળાય ને એમ જી માં તળાય ત્યારે ફરી કાઢો છે કે એમને મળી ગયો છે દાદા મળી ગયા છે ને કેમ દાદા સુધી જવા લાગે દહમાં સારા દહ ગયા શું કે છે એના પછી એમાં જાણ બહુ લોકતી બઉ મોટી હોય જન્મ સુ લો લો કેવી રીતે કરતા પાણી ઓછું વાપરતા હશે બધા માં લોકો શાક માર્કેટ માં જાય ને ખબર હોય કે આ બાજુ બધું મગવું આ બાજુ ઢગડી હોય છે એ બાજુ સસ્તી એ કે છે કે સસ્તુ લેવા જાય એમાં ફસાય જ ને એમાં ફસાય ઓલતો એમ કે લોભિયો ના હોય તો એ ફસાય લોભિયા ના ફસાય તો પેલા બધું લઈ ને આવતો લોભિયો નહિ ફક્ત લોભિયા ને એમના ઘુ મળી આવે ધૂતારા આત્મા ચંદ્ર માં દેખાડે એવા ધૂતારાભીઓ કીડીઓ બહુ લોભી હોય લોનવર માં કીડીઓ છે ને કીડીઓ નો લોભ બહુ સંગ્રહ કરે આપડે હવા માં ચાર નરકે ચા પીતા ને ખાડા ધોણો બહાર પડે હોય ને શોક જઈને શોક માં બધું બાદરી હોય ચોખા હોય ઘોડ હોય બધું ભેગું પછી હું માટે બધું આવતી વસ્તુ વાપરવી શું કયું ત્યાં કી ના દેવી સદ રસ્તે વાપરવી જે વસ્તુ ભેવી કરો બઉ ભેવી કરવાની સાવ રાખતી હતી કે ભાઈ અમુક પ્રમાણ તો જોઈએ મૂડી મૂડી કહેવામાં આવે મૂડી રાખી યોગ્ય જગા નાખી દેવાય નઈ લખવી રાખી નાખીને પણ જો લોભિયો ભેવું કરવા માં આવે નઈ તો છોકરા એક બધા પાકે એવા પાકે ઉડાવી આધારે બધું ભેગું થયું થયું કોઈ કોઈ હાથમાં બાપા એ ના હોય કોઈ હાથમાં છોકરા ના હોય આ તો લોકો ગોઠવણી કઈ નાખી થર્મોટર જો તારો છોકરો છે તો તું કઉે તો કલાક કે ગાળો મોટી મોટી માળ જશે તો તું જવાનું છે આ સારો નહી તો એક કલાક છોકરા ને છોકરો આપડે ગાળો ભરીએ અત્યારે બાપુજી બઉ મારો બઉ ભૂલ છે બઉ ભૂલ છે આમ બોલ્યા કરે થાય એને લોકો છોકરા કરે છે હા બધે ફરિયાદ કરે મને મારી મને આમ કર્યું કર્યું તમે આવા હું તમે આવા કે હું તું હું હોય નહીં હગાઈ દેખાય ખરી પાછી જોડે લડે નઈ ભાઈ બે ના કરે છે આજુબાજુ થાય થયું તમારા જે મારો ભાઈબંધ હતો તમારી જો પછી મેં આને કહ્યું મતું પેલા ઘેર વરવાર થાય છે તો શું કરો છો તમે ઘરે વધવા થાય છે કે દાદાજી બનતા હોય તો વળવાનું જ નહીં નિર્ણય વળવાનું થાય એટલે ગમે તે પહોંચ્યો કે ઊંચું ઉકેશ ની કહેવાનો કે બરોબર તો છતાં વળી પડાય થાય એ કે એમને જતું નથી કે તમે શું કરો કારણ કે પહેરું બહારનું હોય તો આ છે બહાર નહીં કોઈ બહાર ના મળશે આવી ના ગાય પેલું હવે થાય નઈ બાર જલ્દી આવે તો એવું છે સિનેમા પૈસા આવે પૈસા પૈસા લોકોને લગ્ન મળે ભાન પેલું વાત આવી ગયા નામતા કઈ બધી ગઈ રહ્યું છે ઈચ્છા છે મુંબઈ માં મુંબઈ આગળ તો બાજુ જે છે ત્યાં શાંતિનાથ ભગવાન ની મૂર્તિ છે એવી બાજુ વાળી ગોવનજી કારણી કરે મોક્ષ માં જતા હંગાત હોય નહીતો મોક્ષ માં તો સંગાત ની જરૂરત નહીં ને સમજણ નથી મોક્ષ ની સંગાત તો મોક્ષ મારી માટે તો કે છે સાહેબ તમે ખો તો નહીં ખવું ખાઈશ નહીં લુગડા નહીં પહેરવું પણ મને મોક્ષ તો કરો જો મોક્ષ તો સમજણ હોય એની જો ખાતી સમજો હોય હવે તો એને હોય જ નહીં તો જો જે અત્યારે અનુભવ છે બંધનનો જો અનુભવ થાય ને તો એ કે જો મુક્ત થવા છે તો હા તો તમે ખો એ કરવા તૈયાર આ બંધન તો અનુભવ ખરો મોક્ષ અનુભવ નહીં થાય કરે છે એટલે અમે લાલ થઈ જાય નઈ એ કોઈ કેમ કીધું કે આ કાર્ડ એમ પાર્સનાથ આ કાર્ડ એમ પાર્સનાથ મહત્વ નું છે આ કાર્ડમાં પાર્સનાથ ફેમોસ થવાના જ આ કાળમાં પાર્થના લોકો ભજવાના એમ કોઈ વધારે વધારા વધારો મમ્મી બઉ રાજી બધા કારણ કે આ પાર્સનાથ છે બધા ચી પાર્સનાથ ઉપર જે છે નાન છે ને એની ઉપર છે વિતરાગ મુદ્રા કેટલો કમર અબકારી છે એની ઉપર કિંચિત માત્ર દ્વેષ નથી અને આ જે ધ્રા એ ઉપકારી છે આવું બધું માત્ર રાગ નથી હીરા દેશ મુદ્રા દેવી છે વિતરાગ વિતરાગ વિતરાગ મુદ્રા વિતરાગ હોય તો કિંચિત માત્ર દેશ નથી જીકલા ઉપર એ કોઈ જાત જાતું અને આને આ ધર્મેન્દ્ર દેવ મદદ કરી રહ્યા છે શાંતિ ના શબ્દ નામથી નામ થઈ જાય એના કરતા નામ પાડતા શું કોઈ વખત કેસ થાય ઘરો ઘર માં તમે બધું ઉકેલ આવી ગયાલ આવી ગયો ઉકેલ આવી ગયો દાદા મોઠ માં ગયા છોકરો છોકરો પણ કસાય છે એવું થર્મોમીટર બીજું લાવીએ ક્યાંથી બીજું કોઈ મારે નઈ થર્મોમીટર છે આપડું શું કહે નો થર્મોમીટર કામ લાગે છે ઘરના માસ જ થર્મોમીટર આપડું થર્મોમીટર આપડે તાલ કેટલ સર આપડે એને સલાહ આપી અને સલાહ આપી એટલે દવા દુકાન થર્મોમીટર લાવે છે તે શું હાલે આવું થર્મોમીટર હાલે ખબર પડી ગયા બે થર્મી છે બાપ છે છોકરા બાય છે વિખ્યાતો છે સંસારમાં સમજીએ ત્યાં એનાથી દૂર રહેવા માટે પૂરેશિશી દૂર રહેવા માં પૂરેપૂરી કોશિશ માં છીએ આપણ છે ક્યાંક બની શકે ના એ છે લાલ ચું એવું હોય ના દેખાય લાલ ધૂંધ કોને કહેવાય સમય કોને કહેવાય તો તને ખબર પડશે કે છે કે નહીં છે ઓછો જે વસ્તુ જેવી હોય એવી ન સમજે ઉલટી સમજે એનું ના મીઠા જેવી તમે ઉલટી સમજો છો જે વસ્તુ સમજવા માટે કોશિશ કરું છું પણ અજ્ઞાન લીધે હજી પૂરું સમજ માં ઉતરે પણ અજ્ઞાન લીધે પૂરું સમજ ઉતરે નહી અજ્ઞાન લીધે પૂરું સમજ ઉતરે નહીં આપડે કૃપા કૃપા અજ્ઞાન વેતી દો આપે કેવું કેટે કૃપા આપની આપની કૃપા હોય તો જાય અને વેતી દો નહી થી તો ગજારમાં કેતો કરી દે જે આ ગતે ઓલે આ કરી નો જાય જે લોકો કહેતા હતા બોલે કૃપા થાય કૃપા થાય તો ને ને જાય ગા જેરો ખોરો છે હા ઘણા જીવ સમજણ છે ભવાનજી પેલો કપાયું આત્મા નથી આત્મા નથી કપાય ભગવાન કપાયું વાત કરું છું કે મારું ગજુ કપાતું હોય અને હું જોતો હું મને ખ્યાલ હોય ગજુ કપાય છે મારે શું કરવું એ વખતે એ વખતે મારે શું કરવું તમારે શું કરવું શું કરવું કપાતું હોય તમે તમારી મહેનત એ જ કરો પકડી ને તમારું ગધું કમકાબુ નામ તો બધું કરો અત્યારે એવું કરો પણ ખરી રીતે કરવું શું જોઈએ તમે પૂછવા માંગો છો તો હું શું કઉ છું गजू का भगवान बात याद आई जो कि आ गजू का बचो